आत्मशक्ति चीज है कोई जरूरिया बाहर लेवा जैसे अवलंबन रही था सतंत्र था इंडिपेन्डंट थी सको एप्सोल्यूट थी सको आत्मशक्ति ते एप्सोल्यूट थी सक सो बीजा कोई जरूरत न रहे कोई चीज न रहे આ પોહાય કેમ કઈ વાર પરવસ્તા કેમ પોસાય પરવસ્તા વિચારે માણસ ને પ્રવસ્તા પોસાય રીતે ભાઈ પૂછો હા બધા વાંધો ની કોઈ જતા નથી કે નથી એની પછી આત્મશક્તિ કઈ રીતે કેળવી શકાય પ્રશ્ન ભૌતિક ની ઈચ્છાઓ ઈચ્છાઓ બંધ કરવાથી ભૌતિક ની ઈચ્છાઓ બંધ કરીએ ખાડા બંધાવો તેનો વાંધો નથી મારે આવું ખાવાનું છે ખાવાનું છે આમ છે તેમ છે એ બધી बंद करता जाओ अगर तो आत्मशक्ति ज्ञापन कहो साहब मैंने आपी दक्ति तो ये काली कृपा थी प्राप्त लगभग मेहनत मगनी करने मेहनत एक पारे आत्मशक्ति आध्यात्मिक शक्ति मफावत आत्मशक्ति आध्यात्मिक शक्ति आध्यात्म शक्ति एक पूर्ण थे तार बदी आत्मशक्ति कहे अध्यात्म शक्ति पूर्ण थे तेरे आत्मशक्ति कह नण तो बद अध्यात्म शक्ति कहते आत्मशक्ति कहे अध्यात्म शक्ति अध्यात्म को मुश्किल है अत्य अध्यात्म बहुत वहाँ अध्यात्म तो आत्मा सन्मुख करे अपनी दृष्टि अध्यात्म आत्मा सन्मुख थे अपनी दृष्टि एन नाम अध्यात्म दृष्टि आधा अध्यात्म ધ્યાત્મિક શક્તિ માં બધા નું મહત્વ તો ભલું ને જ્યાં જે જરૂર હોય જે તપ નું ત્યાગ નું જ્યાં જ્યાં જે જરૂર હોય ત્યાંથી જરૂર વધારે પડતું જરૂર નહીં પણ જેટલી જરૂર હોય એનું પ્રમાણ तप करने कहूा लोग આવી પડેલી ફોટી હારી કે ખોટી ઉભી કરવી સારી આપડે ગયા ગયા હોય અને બેન છોકરા જોડે બાંધી હોય ને અગળેલી હોય આપડી જોડે અઘરા વાળા બોલે આપડે હંમેશા તપ કરવાની જરૂર પડશે આપડે તપ કરવું આપડે કયું વહેલા ઉઠી ને મારવા વહેલું જવાનું છે અને મારા ઉઠ્યા તે તપ કરવું એટલે આવી પડેલું હોય ત્યાં તક કરવું આવી પડે સુગી વાળ દાદા વૈષ્ણવ દેવો ખુશ થઈ જાય વૈષ્ણવ જન તો તેને કહીએ છે સ્થિર ફર જાણે દુઃખે ઉપકાર કરે હોય મન ના અભિમાન ના આવી પડે કચાય કરે કચાય નું નિરાણ કરવું અંતપ કહેવાય શું કરવું અગર કચાય ને કંટ્રોલ કરવા तो भैया उपवास करे थे इबरे तफनो सु नहीं मारा उपवास करे थे ये आपने जागती न रहती होय दैनिक जागती न रहती होय तो उपवास के वाली जागती होत है चलो लन्ना जति रे नती सकते और उपवास पे वधो उपवास कोई घर कही दुवा थी फायदो ये थाए के उपवास दुख पड़े सुख उत्पन्न क्या आत्मा आत्मा पर अपने भान था, आपा थे आपा वस्तु भान थे बाकी आ हरिभम लोग दिखावा રાજરી ને રસ ખાય છે એનું પુણ્ય મળે ને મારું કેમ એ રીતે ધર્મ માં કયું છે આપડી ભગવાન તો કઈ પૂજા થયા આપડે હું છું કહીએ જવાબદારી આપી મન સ્થિર ના રહેતો હોય શું આપડે માજી પૂછે છે કે મન સ્થિર ના રહેતું હોય એનો ઉપાય શું મન સ્થિર ના રહેતું હોય શું ઉપાય ચાતી નથી રહેતી તપાસ કરવું પડે ધરમ ધ્યાન ચાબું થઈ ગયું છે કે પચ્ચાઘાત થયો છે શું થયું તપાસ ના કરવું પડે મને પચ્ચાઘાત થઈ ગયો હોય તો આપડે દર આપડે ધર્મ ધ્યાન કરતા હોય આપડે એમ થાય કે સ્થિર રહેવું જોઈએ રેવું જોઈએ કોકવાડ વયું જાય બીજું કઈ ભટકવા સામાજિક એનું કારણ જાણો છો તમે પચ્ચાઘાત થયો નથી તમને જીવિત ખબર પડે કારણ કે જયારે બેંક માં જાઓ અને રૂપિયા આપે ટિકે તમે ઘરમાં બે ટિકેટ મન ફર્સ્ટ ક્લાસ જેટલી કિંમત વધારે ત્યાં જ મન સમજ માં આવ્યું ને એટલે ભગવાન ની કિંમત જોડે લઈ ગયેલા નથી કોઈ લઈ ગયું જોડે થોડી દેવા ભગવાન જોડે આવશે બાકી મન તો આવું છે ઘરે ઘરું મન થાય તમે ગયેલા થયા પણ મન ગયું થયું નથી મન તો જોડા કોઈ ના આત્મા ને દુઃખ કરવું નહીં થાય નિર્દેપ અને નિર્વિકાર છે આ કટાઈ કટય આપણે કેમ બગડવા કાપુ છું આત્મા તો નિર્વિકાર છે એટલે પછી વધુ છે એ માટે આવ્યો હતો ને કદાચ એમ કે આત્મા નિર્વિકાર છે નિલેશ છે એનું કા પૂછ્યું આત્મા થતું હોવ તમે જો કદાચ એવું જ પછી આપડે આવા જવા કઈ આત્મા આત્મા કઈ દ્રષ્ટિએ નિલેશ છે ને કઈ દ્રષ્ટિ એ નિ છે એ જાણવું જોઈએ આપડે જોઈએ ને કઈ દે નિલેશ છે અને કઈ દે નિર્વિકાર છે તમારે જાણવું છે એટલે તમને પોતાને કોઈ અપમાન કરેલ દુઃખ થાય છે એ આત્મા નું દુઃખ થઈ ગયા આત્મા નો હર્ષ છે આત્મા મૂળ આત્મા તો નિર્લેખ ને નિર્વત છે પણ તમારી માન્યતા હું છું એવું થઈ જશે આ માન્યતા રંગ છે કે હું જ આ છું આત્મા ત્યાં જ છે મને અત્યારે ગાળો પડે ધોલો મારે तो मैं आत्मा देह मैं आत्मा ते ते करता है मूल रात मीचे ना आत्मा है निलेष त्यवहार मै तो, तो, तो, तो व्यवहार आत्मा मिकेनिक आत्मा स्वरूप पानो छो જે મિકેનિકલ આસમા છે ખાય છે પીએ છે ને ખરેખર ખુલાસો સાહેબ આપને કઈ સાહેબ ચાલો બીજા પ્રશ્ન મંત્ર નો પ્રશ્ન કોનો છે બધા પ્રશ્નો પૂછી લેવા છે નીચેના મંત્ર નો અર્થ શું થાય ઓમ મણી પદમે હમ પદમ ઓમ મણી પદમ હમ મણી પદ્મ પદમ પદમ પદ્મ બીજું આમાં આ બોલ બોલ કરવાથી ભૂખ લાગી હોય તે કઈ આપે કે આમ ના ઠેલું ઈચ્છાઓ બધા ઈચ્છાઓ ત્યાં તેયું છે ઈચ્છાઓથી અને અતિક્રમણ થી આ કે ઈચ્છા ના प्रतिक्रमण की आज जगत बंद प्रतिकन जरूर अतिक्रमण पांच नवकार मंत्र ने सूकार स्वरूप नवकार मंत्र ने टूकार स्वरूप સ્વરૂપા પુરુષ નમસ્કાર ને સમજી ને આગળ ગયેલા હોય ત્યાં હોમ બોલાવ આ તો ગમે ત્યાં રસરા બેઠા બેઠા હોવું પડે સમજવું પડે ને પાંચ નવકાર મંત્ર હોમ કેવાય છે હોમ માં બધા આવી ગયા પણ એ તો આપડે અત્યારે જ્યાં સુધી આપડે થયું નથી ત્યાં સુધી નમસ્કાર મંત્ર બોલવા જોઈએ અને ઓમ તો આગળ આ બધું આગળ ના મોટા માણસ ને રાખ્યો છે હું છતાં આ ઓમ ના પદ માં છું તો નૌકા મંત્ર માં છું પણ થયો નથી વાત છે તમારે તો નૌકાળ મંત્ર બોલ છે આ પદ માં ઓમ ના પદમાં છું ઓમ મારી પદમાં શું મરી કઈ ના પણ બીજી વાતચીત કરજો બધું કોઈ વાત કેવાય છે ને કોઈ ને શનિ નળાય છે મંગળ આમ ને એ પછી ખબર નથી પડતી કેવી રીતે બધા ગ્રહ ની એમ કે છે કે શનિ નો ગ્રહ નડે મંગળ નડે તમારા માં ગ્રહ હોય ત્યાં સુધી ગ્રહો નડે તમે ગ્રહ તમારા જતા રહ્યા છે તે પછી નર્સરી ક તમારા માં કયા કયા ગ્રહો છે તમને કહું જો એક તો સત્યાગ્રહ છે એક આગ્રહ છે એકતાગ્રહ છે હવે આગ્રહો તે ગ્રહ ને એ ગ્રહો હટાગ્રહ એ શરીર નો ગ્રહ જો કોઈ હટે ચડ્યો હોય ને તો ગણું એટલે આ ગ્રહ મારા માં આગ્રહ નથી ભગવાન ના ગ્રહ નતા ભગવાન સત્યાગ્રહ નિરાગ રહી હતા હું પણ નિરાગ રહી છું મને કોઈ મને અત્યારે તમે શું નામ આપનું રમેશભાઈ રમેશભાઈ રમેશ રમેશભાઈ જીવન બહાર અંધારું થઈ ગયું તમે ના બાર જવા છે તારા તું ફરી વિનંતી કરું છું તમે જરા જુઓ તમે આ જવાબ છે પછી હું તારે આગ્રહ ના આગ્રહ છે તમારા છે તો એ તમાર જોઈન થાય તમારે જોઈન થતા નથી અને અઠાઈ અઠાઈ નિરાગ્રિજુ રીતે ગ્રહ છે ગ્રહ પૂર્વગ્રહ આવે પૂર્વગ્રહ નહી ભોલાવે પૂર્વે ગયા નહી બોલાવેરાગ્રહી કેવી રીતે થવું નિરાગ્રહી કેવી રીતે થવું નિરાગ્રહી કેવી રીતે આપનું નામ રમેશભાઈ ને તો આપ ખરેખર રમેશ ચોક્કસ તમારું નામ નહીં નામ જન નામ રમેશ મારું નામ જ રમેશ હા તમારું નામ રમેશ તમે નામ નામ મારી તો તમે આ જે માય વાત પદલો બીજી મારી વાત એટલે વાત સુધી ને તમે જ માય ને એમને નામ સુધી તમે જ આત્મા ના માલિક છે માલિક જય સચિદાનના આત્માના માલિક નહીં પણ તમે આત્મા છો મારકી કરી રમેશભાઈ છું આ ભાઈ નો ઘણી ધોર ધોરણ ભાજપ મામો જવા કાઢો છો એ બધું કેટલી જાતના વાનગીરી બેઠેલી છે એ વામગીરી જાય નઈ ત્યાં સુધી રાઈગીરી ઉત્પન્ન થાય નહી ત્યાં ચિંતાઓ કુકળાટ કટાયો જાય નહીં ભગવાન નો રસ્તો મારી નો રસ્તો આ નહિ મારી ના કટાય ઓછા થતા જાય કટાય મંદ થતા જાય કચાય ક્યાં ભગવાન નો રસ્તો આ ક્યાં રસ્તો છે હા પેલા ભગવાન નો રસ્તો ધડવાનો હતો બધો આ છે આખું વર્ષ આજુ થઈ જાય બહાર પડે વન પર્સન્ટ ધર્મ આવી હા મારી નહીં કોઈ કોઈ ધર્મ ભાવે ભાડતા જ નથી જેના એક એક વાક્ય માં અનંતો શાસ્ત્રો રહ્યા છે તેવા મારી હું પછી હું બધા ઉપદેશ આપતો નથી કોઈ દિવસ ઉપદેશ આપતો નથી આ ઉપદેશ નથી આજે કોણ બોલે છે તમને કેટલા સમજાય છે હાચી જ મને અનુભવી મહાત્સવ કેતા નથી બોલતો હું બોલતા નીકળે હું બોલતો નથી કોણ બોલે છે એવું લાગે આપની સાથે વાતચીત કોણ ગયા વસ્તુ બાજુ તો આ એવા શબ્દ બોલ છે આ બોલે છે ભગવાન બોલે છે ભગવાન ફેર છું વાળી દીકર ને શું છે કોઈ પણ માણસ જા વાણીતા છું શું બોલી રહ્યું છે કે નો સમજાયું એવું લાગે તમે સાયન્ટિસ્ટ નહી પણ તમે મારી ના સિચ્યુઅ સમજાય એ વાત હું માનું છું કારણ કે આપણે શું લાગે છે કોઈ રીતે આપડે કરે એવું લાગે છે એવું નથી લાગતું તો શું છે એ લાગે છે જસ્ટ સટેન્ડરડ ઓરલ બોલર મોર થિયેટર ઓરલ બોના પે કે વેલ્યુ લસ્તે તમે khoản બોલ દે લાગે કો આ બોલ વન માં બોલ નહી લાગે કઈ લાગતું ન જસ્ટ પ્રક્ષેત થી આમ બે સકતો પ્રશ્ન હજુ નથી સમજી શકતો પ્રશ્ન હજુ સમજન આત્મા થઈ ગયો નેતન બોલી શકે નહીં ચેતન બોલી ચેતન સદાય બોલી શકે નહીં પ્રેરણા ગુણ સાઉન્મનો ગુણ પ્રેરણા આપી શકે છે અત્યારે કોણ બોલી રહી છે તમને પુરાવો સમજાવો વકીલો કોર્ટ માં વાત કરતા છે જવાબદારી વાળા રાખ્યા છે બીજી કોઈ જવાબદારી નથી વકીલો પાસે પૈસા ની જવાબદારી બે જવાબદાર બોલે જ જોઈએ બાકી કરશું જોઈએ તો કાટો પડશે વધારે આપો તો એવું નથી કોઈ પણ માણસ બે જવાબદારી આપણે કોઈ માણસ નથી મને કેમ કોઈ વાત જવાબદારી આ તો અત્યારે એટલા જ માટે કહું છું ભગવાન ભગવાન અત્યારે દેશ ના કહેવાય છે શું કેવાય ભગવાન જે બોલે છે ને તે દેશ ના કહેવાય એટલે કોનરજીપ વગર ની વાણી આ સમજાય ને જે વ્યા નો કોઈ ઓનર નહી અને આ જે બોલે છે તે દેશના છે આ મારી સ્પીટ કહેવાય નહીં મારાથી આ સ્પીટ ને મારી સ્પીટ છે એવું મારાથી કહેવાય નહીં હોય ને મારું એટલે આ સીટ કાર્યકારી કહેવાય समझ जाए आपने ममता अच्छा बज नुकसान है वसना वाली वाणी कहना वाली कोई पर जाति वसना वालों बोले अपना बीजे कई वाला આપણે એક પ્રશ્ન પૂછો આવે બીજી વાત કરી આપડે એક પ્રશ્ન એવું પૂછો એ લોકો ને સાંભળવાનું મળે મારે કોઈ પ્રશ્ન પૂછવાનું નથી વાંધો હોય તો પૂછ્યું ને પ્રશ્ન પૂછ્યું ક્યારે રહી જા વલસાડ ના વલસાડ ના જઈશ This is... This is... Oh, yeah! Oh, yeah! This night. This night, this night. Oh, yeah! How are you? How are you? How are you? હું લઈશ તો જ છે એક કયું છે કે દાદા ને મરજી આમ કરીશ બરોબર હા બહુ સારું બહુ સારું છે જેવું હોય છે આપડે માની લઈએ આજ માની લઈએ કે દેલા છે એટલે પછી ચેક લગવાનો પૈસા જીવન માં બધું સુખ નથી લાવી શકતા પૈસા હા માટે થાય કે જે આપડે આપડે આપડે લગ્ન લેવાનું છે જીવન માં ચિંતા ચિંતા ના થાય જીવન જીવન એમની ડોટર છે તો એમણે એમને આગળ લખેલો કે આવી રીતે ન્યુ જર્સી માં દાદા આવે છે તો તમે આવજો એટલે આવ્યા છે અને હું હતી ને ત્યારે મને કાપ કીધેલું કે બોલાવી સમજાવી ને જ્ઞાન નું કેજો સ્વતંત્ર ઉપાધિ આ ખોદ હાય શંકર ભગવાન ને ભોળા કેમ કે મન વર થઈ જાય નિરાશ થઈ જાય લાભ લઈ લેજે શંકર ભગવાન શંકર ભગવાન જેમ જેમ ક્રોધ વધ્યો હોય તેમ કપી થતો જાય ને બહુ ક્રોધી ભોળા નથી કેતા ભોળા નો મૂર્ખ પણ ગણાય ઉપદેશ ના એમની દેશ ના હોય અવંકારી ના હોય ઉપદેશ निराग्रही आत्मा उपदेश ना जगत में ज्ञान फैलाए नो ये अहंकार हजी थी सके देश न दिन अहंकार ना आदेश संपूर्ण अहंकार कहेश संपूर्ण अहंकार कहते ઉપલે આપવાનો અધિકાર છે જ્ઞાનીઓને એટલે આત્માનું જ્ઞાન દિવસ આત્માનું જ્ઞાન જોઈતું હોય તો પરમ દિવસ પરમ દિવસ પછી આગળ પહોળો પછી પછી ચિંતા થાય ત્યારે જોખમદા લીધી જાય I'll talk about them. Your palm is still going off. You're not going off his hip... <laughs> Iitatge, you're not going off. સંકિત કરના પ્રશ્ન છે તમે કદી કામ લહેલું રાખ્યા કરી ખાવા પીવા વિશું કઈ કામ કર્યું નથી આખા દિવસ માં ખાવા પીવા દી શું કઈ કામ કર્યું નથી ખાવાનું તો તમે જ કાધું ખાવાનું તો નથી જ કાધું જે બરાબર